એ તમને જાણો નહી મને ખ્યાલ નથી ગોશાળો એમનો શિષ્ય હાથ વાળ જોડે રહ્યો અને પછી ભગવાન ને છે કે ભગવાન પેલી બાજુ પાછળ આપે પેલો પેલી બાજુ પાછળ અને હોય એવું હોય તારે સારું ને આ તો વિતરાક નું વિજ્ઞાન કેવું છે એમ અમને કે આ માણસ ખોટા છે ને ભૂલવાયા છે બધા કેટલા બધા મહાત્મા બધાની હકીકત જાણ મને બાકી નથી હું ક્યાં ભાઈ ડખો કરું પ્રશ્ન ઉભો થતો ભગવાન ના દ્રષ્ટિમાં આપડે ભગવાન થયા નથી ગુનેગાર છે બરોબર છે પણ એ પછી નથી ને શું શું સાચું શું ખોટું એટલા માટે બોલું છું કેવું કહ્યું એમ ના રેલું કરું હશે એટલા માટે છૂટ થી બોલું છું નહીં તો હું ચાય ચાય ના બોલું કે ભાઈ ગરમ તો બંધાશે તો કદી તમે હું તમને નિર્ભય બનાવી દઉં છું નિર્ભય તો બનાવી જ દો દાદા એકદમ બધા નિર્ભય થઇ જાય છે મહાત્માઓ જે છે એવું તો ભાગ્યે જ બીજે ક્યાંય બને કે કોઈ પણ તીર્થમાં જાય તો વિતરાગ ભાવે બધે દર્શન કરે દર્શન કરે એવું બને હા એવું ક્યાંય નહી ક્યાંય દુનિયામાં ક્યાંય નથી દુનિયામાં નથી ક્યાંય નથી બધા જુઓ ને જૈનો ભા વૈષ્ણવ બધા એક જ રંગમાં વૈષ્ણવ ના સમજ કે છે આ શું વૈષ્ણવ બુદ્ધિ કરવા માગીયે છીએ એ લોકો તો ભેદ જ રાખીને બેઠા છે એટલે એને કેમ સમજાય આપડે તો આ ભેદ વાત કરીએ છીએ ઘણી વખત આપ કોઈ ને કેવું હોય તો તમે બીજા ને કહો છો એક ને કેવું હોય બીજા પેલા ચેતવું છો ના પણ શું થાય તો પાછો પડી જાય પાછા પડેગર કાયદો એવો કે તમારે થવાની શું જરૂર હતી એટલે આમાં આવો રસ્તો કાઢીએ નામ તમારું જ દેખાય કરોડ રૂપિયા આપશે તો આવો જોકે બરાબર જોયું રૂપિયા ખર્ચા ભલે જ્ઞાની મહિના સુધી હોય ક્યાંથી આપડી ને સાથે ચોવીસે કલાક ખાલી અહીંયા હોય વાતાવરણ માટે ઘર તો દેખાયાદ નથી આવતા યાદ કરવું પડે એવું કોઈ કહી ના દેતા નહીં તો સાધુ એન્ટલ થઇ ગયા વિસ્મત કરવા જયારે એમ વધારે યાદ આવે તો મહાન ભાગીશાળી લોકો જેવા થયા મને તો કલ્યાણ થઈ ગયું તમને ભાવતી આવે તો તમે તતી બીજા ને આપી દેજો તું જમી લે તમે ના ભાવતું લઈ લેજો એવું કઉ એક બધા શું થાય કૃપાલ કેવાય એમના મુખો હતા મજબૂત એ વાત શિષ્ય ખોરવા જડે ને અને બીજા વધારે નહી આપડે જે હોય આગળ તારું પરિણામ છે પોતાનું જોડે પછી ના કરે જ્ઞાન ના હોય તા તો અર્થ નહી પણ આ જ્ઞાન હોય તરસ થાય આપણા આત્મ સત્તા આવે રાખે છે ને એટલે ભરોસ પાડો જાણે બુદ્ધિ ના ભરોસા ની ભેસ પાડો જાણે ભરોસા ની બે નહી બુ ભાઈ આપડે બરોબર બોલ દે ભાઈ બઉ બાકી નું એ છૂટી ખરા તબિયત સારી નથી દેખાતી પણ તબિયત ત્રણ જાત ની તબિયત જોઈ એટલે પછી ચમક્યા તાણી જોયા જ નહીર બોલાય બાબતમાં બોલાય નહિ પૂછે એટલું બોલાય નાની પુરુષ એટલે જાય બી દુનિયા પણ આચું નથી બોલાય આચુ બોલાય સાચું આવડતું નથી આવડતું નથી આપડે ત્યારે સત્ય નો આગ્રહ બુદ્ધિ અવરોધો શીખવાડે છે એટલું હબજે લેવાની જરૂર છે બુધિ અવરૂખવાડે છે એવું આપણે લક્ષ્ય જેમ કોઈ આપણા ઘરમાં આપણને ઊંધે રસ્તે કરતો હોય તો આપણે કહ્યું એટલું સમજી અમને શીખવાડવાનું ના હોય અમને આમ દેખાડવાનું ના હોય અમે પૂછીએ એટલો જવાબ પડે અમે પૂછીએ તમારે કેવું પડે ખરીવા અમે સમજી ક્યાં કાચા છે સર હત્યુ જ આવે છે બલભલા ને થઇ જાય કામ છે આજ્ઞામાં રહેવું જોઈએ નિરંતર મારા વર્ષે સંસારમાં શું જોયે તારા પેટમાં દુખે ને આ દે કેટલી ફાઇલ વધી જાય એવું છે ભગવાને કહ્યું તો ઉપચાર કરે છે આને ઉપચાર નથી કરવાનો મૂળ પોઈન્ટ એટલા માટે કહ્યું કે શું કહ્યું વાક્ય બોલે કેટલો લક્ષ માં રહ્યું છે એ તો આ સામાજિક સામાજિક ચોરી કરીને એમની ભાષા આ બધું સામાજિક બધું છે આ બુદ્ધિ વાત છે ગાંધીજી આધ્યાત્મ દ્રષ્ટિએ સત્ય ને પ્રથમ સ્થાન આપતા હતા મહાત્મા ગાંધી રિયલ રિયલ તો સમજ્યા નથી ગણ અક્ષરે એટલે બધું રિલેટીવ બધું છે આ જેને આ જગત સત્ય કે છે ને તેને એ સત્ય કે છે આ જગત જયારે સત્ય કે છે ત્યારે એ સત્ય કે છે એ સત્ય ભગવાન ને ત્યાં નથી તમને રસી ને ભગવાન અમે તો અમે કહીએ છીએ જ્ઞાન માં હોઈએ ને જ્ઞાન માં દર્શન માં ચારિત્ર માં બધામાં અમે હોય તમને પ્રતિ બેસી ગઈ હોત તો પછી જ્ઞાન માં આવે તો તમે પછી આ સત્યનો આગ્રહ ના રાખો એ બધી નથી બેઠી ને ના એવું જ પ્રયાણ છે પણ હજુ એવી ચોક્કસ પચાસ વખત બાજેલી સમજ કે ધીમે ધીમે છૂટશે તો હા એ દરેકડી ગ્રંથિ હોય અરે સત સત આનંદ છે સચિત આનંદ શબ્દ એમાં સત છે એ સત્ય કે સત ને આ સત્ય જુદું સત્ય હા સત્ય તો જૂઠી જ વાત છે